ભાગી જાય છે અને બધા મહાત્મા લે બધું કરી અને લોકો ને ફસાવે છે હું ભાદલ ગયો હતો આમ પગે ધારી એક બેઠો બેઠો એમ આમ જ કર્યું ગોપા આમ કર્યું તો બાર નો દુખાવો વચ્ચે બંધ થઈ ગયો એટલે અમારા એ બે નિમિત છે હું આખી પાક જાય હવે દુર્ખી રહ્યા મૂર્ધવા બેજ્યું નથી કે એક બાજુ પછો કે હું આપું તમે તો નિમિત્ત છે નિમિત્ત છે એટલે તમે મારી પછાવો એટલું ભગવાન ની ભાઈ બહુ થાય દેવડાવું શું કહ્યું હું આપું મારે ઘર પડે ને તમારે ઘર નો સામાન ચાઈ મારી પાસે પોતે કયું કરું છું કે હકીકત માં એવું છે બધા નું એવું છે પણ આ તો કોઈ જાણતા નથી કે પોતે હું કરું છું કરું કરે મા બાપ ભાઈઓ બહેનો બધા ને તારે એટલે લાલચ નથી હકીકત છે એ લાલચ નથી હકીકત છે સિતોડે બેડી તારે એવો ભાગા વૈતોજના ભજનમાં લખ્યું છે અને એમાં છેલ્લી કડી આવે છે ને બરાબર કલયુબાઈ 71 ના થાય એટલે તે ગોતાય ના પૂછવાનું કાઈ વાંધો નહી બંકોલા દાદા અમને કેસો ને દાદા ભગવાન મારા કરું છું મારા કરું છું જવાનું હતું શ્રીકાંતભાઈ સોલિસિટર મુંબઈ વાળા એટલે આપણા દર્શન કરવા માટે આવું હતું એમને સાળસ ના ફિલ્મ જવાનું હતું પછી ગયા અવણે તેમ પછી તો સવારે તેમ કને આજુપુત લેના તમે કાયામાં બેના છો તમે જે પ્રાર્થના કરો બન કરો તો સફર મચી જાય હા આગળ સાચું કરતા હું મારા ક દીવો તો બરાબર ન આલ્કો લાગે સાચું કરતા તો આલ્કો લાગે પૂરું થઈ શકતું નથી પૂરું થઈ નથી શકતું કયા થી મંત્ર ની ઉપાસના પૂરી નથી થતી જો હોય તો દાદા ભગવાન હોય શકે હું સિમંદર સાહેબ વિશે કઈ જાણતો નથી એટલે હોય તો અમે કહીએ કહેવાની જરૂર બીજી જગ્યા ને એ બીજી ભૂમિકામાં છે આવી પંદર ભૂમિકાઓ છે મનુષ્ય તમે ફરી આવત હોય ઇતિહાસ જે વાત હોય કેમ ના કહી શકીએ તમે જ છો એ બરોબર છે તમને ફાયદો એમો થાય પણ અમે કહીએ તો ના કહીએ તમને લાગ્યા છે વાતચીત લાભી થાય છે સ્વામી ને જે પ્રણામ કરવાનું તમે જોર સ્વામી ભાવ નથી આવતો દાદા ભગવાન એમ કે છે કે પેલું નમસ્કાર વિધિ લખ્યું છે ને સિમંદર સ્વામી નમસ્કાર કરવાનું એમાં એવો ભાવ નથી આવતો પણ દાદા ભગવાન નમસ્કાર કરવાનો ભાવ આવે છે બીજા લોકો તો આવું પૂજા પોતે પૂજા થાય ને બીજા નામ જ ના ખાય પણ અમાર તો સત્ય આપે પામ છે અમારે જાતે પૂજા કેમ પામે બે થાય ને પછી બીજું એક હું જાણતો નથી એવો ભાવ ના એમ કે હું જાણતો નથી એવો ભાવ નથી આવતો હજી અડચણ આવે છે કેમ નથી આવતું એમને જ્ઞાન લેવું છે પણ હું જાણતો નથી હું જાણતો નથી એવો હજી ભાવ નથી આવતો એટલે જ્ઞાન એ નથી થતા કેમ થાય એટલે એવું કેમ થાય છે એટલે આપડે રાખું કઈ જાય જાણતો નથી નબળી જતી રહેતા જાણે એમને એવું છે કે જે પેલું લખેલું છે ને પરંત વિનય ને હું કઈ જાણતો નથી એ ટોટલ મને થાય પછી જ્ઞાન માં બેસું ના પણ એમ મા તમે આ લેશો પછી તમને કીધું ઘણી નહીં હું કઈ જાણતો નથી લાઈન આપવાની ચાર પાંચ દિવસ બેસી મજૂરો ચાર પાંચ દિવસ બેસી રે લાઈન આપવાની બાકી બે ત્રણ મા બંધન કેવાય દુઃખો થી મુક્ત થયા એટલે મુક્તિ ગયા પડી જશે એટલે આમાં હોનું છે તાબુ છે ભાઈ થોડુંક થોડુંક ચાદી નાખી રહી બધી જયારે આમ કર ખબર હોય ને આ બધી ધાતુઓની તે એને ભેદ પાડી શકે એવું આ આત્મા અને બીજી વસ્તુ વિચેત થઈ છે એનું ભેદ વિજ્ઞાની હોય તો જુદા પાડી શકે બેસતું નથી <laughs> <laughs> ને જ્યાં જ્યાં જે પણ કરવું દંડ કરવા જગ્યા કરુણા રાખવા જઈએ શું થાય એટલે જ્યાં જ્યાં જે કરવાનું કરવું ને એ થઈ શકતું નથી આ પછી અનુભવ આપણને શીખવાડે કઈ જગ્યાએ ના રાખવી ચાલો પછી છે કોઈ ને આજે એમને ત્રાગા નું વાંચ્યું અક્રમ વિજ્ઞાન નું તમે ધન કરો ને એ ખબર પડી જાય ક્યાં ધન કરવો ક્યાં નહીં તમે જે પેલો ધન કર્યો ને એ ખબર પડી જાય ક્યાં દંડ કરવો જોઈએ ક્યાં કરવો રાખવી જોઈએ એ તો હવે તું છે આપડે ઘોડી પર બેઠા કઈ લખા કેવી કે આપડે ભાઈ ને કેમ નામ સીધી ના આવે એટલે શીખવું પડે અનુભવ આવે એ અનુભવ થી શીખવા રે દાદા સવારું ધ્યાન લીધા પછી દંડ કરવાના વધારે પ્રસંગો પડી જાય દંડ કરવાના વધારે પ્રસંગો બની જાય છે એમને કોઈ બાજુ નથી ચાલે રાધા સપડાયેલો ગરીબે સંભળાયેલો ભીખારો સંભળાયેલો વડોધાન સંભળાયેલો આખું જગત સપડાયેલું કે પ્રમાણે કેમ ફાવે મુક્તિ બનાવે શું બનાવે ઇન્ડિપેન્ડન્ટ આ તો ડિપેન્ડન્ટ શરીર નું હાથ નું પગ નું આખી નું મોડર નું દોત નું ગોન નું બધી બાજુ એક્ટા લાઈક નહીં જોગવાનું ઘરનું મ્યુનિસિપાલિટી નું બધું કેવા હોય ઇન્ડિપેન્ડન્ટ પણ જ રહ્યા છે ડિપેન્ડન્ટ પણ આમાં જ રહ્યો છે આખો તારો ઇન્ડિપેન્ડન્ટ પણ નથી એને ડિપેન્ડન્ટ થઈ ગયો છે અમે એક સર્વાર પર ડિપેન્ડન્ટ પણ જવાનું નથી અમે તદ્દન ઇન્ડિપેન્ડન્ટ રીતે રહીએ આપડે જાણવું છે ये ना ज्ञान ज्ञान हो तुम ज्ञान होने विज्ञान हो તમારે કરવું ચેતન છે આ તો સ્વભાવથી જ છે નીકળે દરિયા કોઈની હેલ્પ ની જરૂર નથી એ ચેતન કેરાય છે એ વિજ્ઞાન થી કહેવાય નથી કરતો છતાં કેશું કરતો નથી મો પડેલો છે ફરજ ને કર્તવ્ય ડ્યુટી નથી મેં દેવું કરીને ભણાવવા મોટા દેવું કરીને ભણાવવાડતું નથી ડ્યુટી બાઉન્ડ છે બોલાવી દીક્ષરે છોકરા જોડે મોટા માણસ આવ્યો છે કરનાર આવ્યા હતા કરનાર તો પૂરતા હોય ભગવાન થઈ જાય જે કરનારા છે પુરુષાર્થ થી ભગવાન થાય ના કર્યું બતાવો કારણ કે એની પોતાની જ નથી આ ભાઈ પ્રગતિ ફેરવે છે અરે ભમેડ્યો કે હું ભર્યો એવું કે ભગવાને કહ્યું કે પ્રકૃતિ બધા થઈ જ રહ્યું છે ભગવાને બનાવ્યું કે હું કુંભાર બનાવ્યો ભગવાન કઈ હજી સુધી બોલતા સારું ભગવાન ને કુંભાર બનાવવા બાકી રહી રાખે કથાય જરૂર છે એને બોલવાની એ વિચારે પાડો થાય તો આ જરૂર નથી અવિચાર જડ લોકો છે ને ત્યાં કેવું ભગવાન બનાય છે દુનિયા કારણ એ તો બધી ભગવાન બીક છૂટી જાય તો લૂટી જાય બધા તો બીકરા બીકરા માટે મૂકેલું ઘણ ભરોસો માટે બીક માટે મૂકેલું છે અને ગાયો બેસવા માટે એવું છે એની જરૂર નથી બધા જ કરે છે વગર બોલે અહંકાર કર્યા જાય એને છોડીઓ છોકરા બધું હોય છે ઈચ્છા ના કરવી બે માં ફેર ને ઇકો ઈચ્છા ના કરી એ બે માં ફેર ને ઇકોઇઝમ અને ઈચ્છા ના કરવી એ બે માં ફેર ને ના ઇગોજમ નથી પ્રકાર નો મનુષ્ય છે કરતા ભાવ નું ભોગતા ભાવ નું છે મનુષ્ય બંને પ્રકાર નો કરતા ભાવ નું અને ભોગતા ભાવ એટલે મુક્તિ છે માં ભોગતા ભાવ માં કરતા ભાવ માં એટલે મુક્તિ છે માં કરતા ભાવ માં કે ભોગતા ભાવ માં મનુષ્યમાં આવે મુક્તિ થાય આપણા કરતા પણ આપણા જાય મોક્ષ થઈ જાય ભોગતા ભાવ નો બને છે પુનર્જન્મ પણ એમાંથી એટલે પુનર્જન્મ પણ એમાંથી જાગે ને એ ક્વોજિ પુનર્જન્મ છે બે અવતારો કોઝિસ કર્યું ને તે કારણ શરીર ચાર કાર્ય શરીર થયું કારણ થાય તમારી જોખમદારી પણ તમે કરી રહ્યા છો વાવ જઈ રહ્યો નહી માં જઈને તમને કહો કે તું ચોધ વાઈ ગયા તમને તો આપડે આવી છે માટે આપણે તું રાજા છે દખલ સેન્ટ નથી અને આ કુદરત કોઈ પણ ન્યાય જ કરી રહી છે કુદરતી એક સમય પણ અન્યાય કરી નથી કોઈ આ કોર્ટો અન્યાય કરે કુદરત બંધન થતું નથી એમાં બંધન થતું નથી બંધન જ હોય કરવાનું આવે તો બંધન કરવા પણ શું એટલે બંધન સુ કેમ પાછા મનુષ્ય માં આવવું પડે દેવો ને મોક્ષ જોતો હોય તો પાછા મનુષ્ય માં કેમ આવું પડે એ દેવો છે ભોગવવા ગયા છે અને જાનવરો ડેબી જ ભોગવ ગયા રીતે જવાયુ કેમ ના જવાય કરતા ભાવ અને મુક્ત પુરુષ પોતે મુક્ત થયેલા હોય સો બીજા ને પોતે પોતે બંધાયેલું બીજા ને સુ થાય મુક્ત પુરુષ કેવા હોય બુદ્ધિને સોંટા હોય આ બુદ્ધિ વાળા કોઈ મુક્ત થઈ છે કે નહીં થાય આપડે આ મેનબત્તી અરગાવી ક્યારે લાઈટ પછી લાઈટ આવે ત્યારે શું કરવાનું બોલી ના થવાની બુદ્ધિ ખરાબ થઈ જશે બધા અમે નિમિત્ત છીએ બધા કરતા નહીં નિમિત્ત છે તમારી વસ્તુ તમે આપવાની અમે આપ્યું કે ચાલી અમારી પાસે છે પણ પ્રોફિટ એ લોસ જ જોવાનો ધંધો જ નહીં તમે બસ માં ચડો ઉપર ખરા થઈ જાય ભાષા માંથી આવ્યા મા મને પાર્લામેન્ટ પાર્લામેન્ટ છે એમાં ચાર જ એક બાજુ સાઈન થઈ જાય એટલે પેલો એક વાર જાય અને કોદારો બે થાય એવા ને નહીં ચાર કોણ કોણ ચાર કોણ કોણ અંદર ના પાર્લામેન્ટ ના મેમ્બરો ચાર કોણ કોણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર મન બુદ્ધિ એમાં બુદ્ધિ અને અહંકાર બે જોડે જોવાય અહંકાર નહી કરવું માર ખા કેમ લાગ્યું સારું લાગ્યું બઉ સર હવે ચાકે કચ્યું અહંકાર અહંકાર કરવું એટલે જો મે <laughs> <laughs> <laughs> <laughs> મન ને નર અને નાતી હોય ખરું મન તો ક્યારે કેવાય બસ વિચારું બીજું કોઈ ચીજ મનમાં નથી મન કહેવાય અને આપડા લોકો એ નહીં કે મારું મન મૂકી દે મન ભટકવાના છે મન પાસે બાદ નીકળે ને યોગ્ય પછી બંધ કરે અહેવાજ ના છે નીકળે જ કહેવાનું છે ટૂંક માં જાણો બસ બરાબર જાણવું કે અનુભવવામાં ફરક ખરો કઈ જાણવું અને અનુભવવું એ બેક ખરો કઈ સાચું વધુ કે કરો વિશ્લેષણ જાણો અનુભવ જાણવાની કામ થઈ જાય કે જાણવાની જે વિશિષ્ટ કક્ષા એને અનુભવ કેવાય જાણવાથી જ કામ થઈ જાય કે જાણવાની એક વિશિષ્ટ કક્ષાએ પહોંચવા અનુભવ કરવાથી કામ થઈ જાય એ જરા વિશ્લેષણ કરી જાણેલું અનુભવ સંવેદન વગેરે થાય તેમ તેમ વિભાવ વગેરે ચાલ્યો જાપ નો મોટો વિભાવી જ્ઞાન દેહ વગેરે આત્માને જાણવા માટે કે અનુભૂતિ માટે શું ઉપાય આત્મા ને જાણવા માટે કે એની અનુભૂતિ માટે શું ઉપાય જાણના નિ બીજાનું પોતાથી કેવી થઈ જાય બીજાની કૃપા થી પોતાની અંતર માં જુદા પડવું છે કૃપાનું અંદર થઈ જાય કૃપા કૃપા ત્યાં જગ્યા નું માનવું પર નું કરતૃત્વ જેવું માનવું એક જાત ની અવળી દ્રષ્ટિ છે કૃપાવાદ એટલે કૃપા થી ભક્તિ થી પૂર્ણ ભૂમિકા ફમાય કે અમુક ભૂમિકા કમાય એમનો પ્રશ્ન છે કે કૃપા અને ભક્તિ થી સુધી પહોંચાય આમ બધાએ નિર્ચન કહ્યું કે ભાઈ પતંગાસન સ્વરૂપ દુ સ્વરૂપ અવસ્થાન થાય બીજા ચિત્તવૃત્તિઓ નિર્માણ કરવા માટે એકાગ્ર કરવા માટે ભક્તિ પણ છે ધ્યાન યોગ દ્વારા અને જ્ઞાન અને આ ધ્યાન શું આમ તો શું કહ્યું કે ભાઈ અને પતંજલિ માં એવું વાસિષ્ટ વગેરેમાં બીજી બાજુ માથા ફોડ્યા છે ધર છે આખું મોકલેજ લશ્કર આખું મોક્ષદાન સાથે અભય દાન ખાસું મોક્ષ દાન સાથે અભય દાન ખાસું હૃદય કમર મા દાદાજ થાપુ હૃદય કમળમા દાદાજ સાપુ મૂર્તા મૂર્ત મોક્ષની તંદુરસ્તિ પ્રાથું મૂર્તા મૂર્ત મોક્ષની તંદુરસી પ્રાથું મૂર્તા મૂર્ત મોશની તંદુરસ્સી મૂર્તા મૂર્ત મોક્ષની તંદુરસ્તિ પ્રાથો મૂર્તા મૂર્ત મોક્ષની તંદુરસ્તિ પ્રાખો મૂર્તા મૂર્ત મોશની તંદુરસી પ્રાસું મૂર્તા મૂર્ત મોક્ષની તંદુરસી પ્રાસુ મૂર્તા મૂર્ત મોક્ષની તંદુરસી પ્રાસુ આસિદ મંદિરની તંદુરસી પ્રાસુ આસીધ મંદિરની તંદુરસી પ્રાસું દાદા દાદા બોલતાન થા દાદા દાદા બોલતાન થાતું दादा दादा दादा दादा भूलतान थाकु दादा दादा दादा दादा भूलतान थाकु दादा दादा बोलतान थाकु दादा दादा बोलतान थाकु दादा दादा दादा दादा भूलतान थाकु दादा दादा दादा दादा भूलतान थाकु प्रगत ज्ञानी क्षपाती ने, अत्यंत भक्ति नमस्कार करूच नमस्कार करू नमस्कार करू प्रगत ज्ञापी पुरुष तथा हे सत्पुरुषो आज आ भड़के बढ़ता जगत न कल्याण करो कल्याण करो कल्याण करोमित बनु शुद्ध भावना समक्ष मन वचन कायानी एकाग्रता प्रार्थना विधि कर सफल सफल सफलताओ जगतभर सत पुरुषों सत्पुरुषो प्रकट ज्ञा पुरुष आखा विश्व न कल्याण करो कल्याण करो कल्याण करो जगत भरना सत पुरुषों सत्पुरुषो प्रगट ज्ञा पुरुष आखा विश्व नल्याण करो कल्याण करो कल्याण करो जगत भर पुरुष आखा विश्व कल्याण करो कल्याण करो कल्याण करो अल्याण परम निमित्त बनवा हमने चरम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जय सच्चिदानंद जय सचिदानंद जय सच्चिदानंद आलोचना प्रतिक्रमण प्रत्याख्यान विधि प्रत्यक्ष दादा भगवान शुद्धात्मा भगवान आज्यक्षी आज जे जे कई दोषो थे क्षमा प्रार्थु पश्चाताप करू फरी आवा दोष क्या नही करूँ एव दृढ़ निर्णय निश्चय करूच मने क्षमा करो क्षमा करो क्षमा करो आलोचना प्रतिक्रमण प्रत्याख्यान करो छू हे दादा भगवान मने शक्ति आपो शक्ति आपो शक्ति आपो बुद्धि ना आशय माग्दान विना कशुन हो बुद्धि ना आशय माग्दान विना कशुन हो जगत कल्याण विना भावना कसीन हो जगत कल्याण विना भावना कसी न हो नैठे लादा